પગાર કોણ આપતો ખુબાર નથી ભગવાન તો ભગવાન તમને દેખાય છે એમના તમને આવું દેખાય છે ભગવાન દિવસ દેખાય છે તું એના પરમાણુ ભેગા થાય બસ બીજું કોઈ કરનાર નથી આ બધું વિજ્ઞાન થી જ ચાલી માણસો છોકરા ભોપરા ગાય ભેસ બધું વિજ્ઞાન થી જ ચાલી ભગવાન છે ભગવાન ના હોય વિજ્ઞાન બંધ જાય ભગવાન ની હાજી ને લીધે વિજ્ઞાન ચાલે થાય એમની હાજરી ખાલી મારી હાદી થી એક માસ ને એક માસ બંદુક લઈને પાસે પડ્યો હોય એ માસ અહીં કહે ગયો પેલો પેલો બંધુક અહીં કશું કરે નહી મારી હાજરી બધી શાંતિ ના કરે મારે કેવું ના પડે હાજરીથી દ્રષ્ટિબળે કઈ કામ થાય નાખ્યું થાય દ્રષ્ટિફળ ને સેવા ફળ બંને મળે સેવાફળથી એ સંસાર બધો સારો ચાલે અને દ્રષ્ટિ નું તમામ બાબત આવી ગઈ છે નહી તો સાત લોકો ને અમરજ નહીં આવી ગયું મારી પાસે જાય છે ભૂલ તો કરી નાખીએ છીએ પણ પછી ભોગવવાની શક્તિ સહન કરવાની શક્તિ નથી રહેતી હા એ તેના માટે છે આવી શક્તિ આવશે અમને રશે કર્યો ને દસે કયા શક્તિ કોણ આપે દર્શન કર્યા દર્શન કર્યા બધું શક્તિ તમે જે માગો એ મળે જે તમે માગો એ મળે એટલે ભોગવેની ભૂલ એ શું કહેવા માગે કે આપણને રોજ આમાં આમા માસ્તરથી રોજ ભગવાન થતું હોય અને પછી રોજ આપણે એ જોયા કરીએ આપણને એમ લાગે કે આ મને દુખ દે છે તો એ ભૂલ છે આપણે દુઃખ કોણ ભોગવે છે એટલી સમજી રહ્યા ભૂલ છે એથી સમજાવી કરે છે ભોગવવું પડે છે તોય એમ કે જીવ બળે છે ભોગવવું પડે છે એટલે તો જીવ બળે છે સમજો છતાં સમજાય છતાં જીવ બળે અંદર એ તો પડે ને પણ આ ભૂલ કોની છે ખબર પડી એટલે લમણા લખેલી એક જ સર લમણા લખેલી એક જ ખોટ ખાવાની બે ખોટ ના ખાય પેલું તો એક સત્તા હજાર ગયા એની ખોટ એના પછી કકડા બાપુ આપી દેવા નથી અને પકડી ગયા આપડે આજ પકડ્યા એ પકડાયા છે તાર ગુનેગાર આપી ગયો પકડાગાર સમજે તારે સમજ પડી ગઈ સારી ને એટલો હંક મોક્ષ જાય છે બીજું આ દુનિયામાં શું બની ગયું એ જ ન્યાય આપડે પગ તોડી નાખ્યો સ્કૂટર વાળા એ સ્કૂટર વાળા એ આપણે આપણે રાઈટ સાઈડ માં હોઈએ રોંગ સાઈડ માં આવીને આપણે પગ તોડી નાખ્યો તો તો આગળ આપણે આને અન્યાય કર્યો એવું એ જગત ના લોક શું કે આને અન્યાય કર્યો ભાઈ ને પણ તે દ આપડે પાક હાજર થાય આપણે તો ભોગવે છે એ તો છૂટી પણ આપણે આ બધું કયું ભોગવનું એટલે ભૂલ આપડી જ છે બધી આ દુનિયામાં કઈ પણ ભોગવું પડે ભૂલે આપડા સિવાય કોઈ ભોગવ આપડે દુઃખ આપી શકે નહીં સરકારે દુખ આપે તે આપણી જ ભોગવ્યા ની ભૂલ કેવાનો ફાયદો શું તીકડે ન્યાય ખોરવાના જ તમે આપ માટે દુખાતા છે એ તમારો અન્યાય છે ને એથી સંસાર ઉભો થશે વધારે વધારે દુઃખ માં કર અને છૂટવાનો માર્ગ એ દુખાવનારો નિમિત્ત છે અને મારી જ ભૂલ છે મારા છુટકારો એક એક શબ્દ સમજે કામ થઈ જાય ચાર આટલા બોહ માં ત્યાં આટલું શીખી ગયેલી બહુ આપણું કે બહુ આટલો બધો વગે છે અમેરિકામાં શું નથી બધું અમેરિકા સ્ટોર માં શું ના મળે અને કઈ જવું આપણે સ્ટોર માં ગયા અને જે ગમી એ લીધું તો પૈસા મને હું પણ આવો આવો આવો આવો जय श्री राम तुमने तो चावल तो मैं काय लावतई दे नहीं आले हे तेरी तुम्हारी द वर्ल्ड इज दी पजल इटसेल्फ गॉड हैज नॉट पजल दिस वर्ल्ड एट ऑल ओनली साइंटिफिक सरकमस्टैन्सेस एविडेंस है देखो God has not created this all at all. God is created, is correct by Christian view point, by Indian view point, by Muslim view point, not by fact. There are two view points to solve this puzzle. One relative view point, one real view point. Ek for a puzzle to all the view, buti puzzle goonah saith. In the mind. At that's why no puzzle goonah saith. So puzzle goonah saith. Puzzle goonah saith, dookh adna haith. નિરંતર સમાધિમાં રહેવાય બયા છોકરા સાથે બધા ઘર સાથે ફેમિલી સાથે સમાધિનું નિરંતર રહેવાય એવું વિજ્ઞાન હોય શું કહે એવું આક્રમ વિજ્ઞાન છે જે કોઈ પણ કોઈ બુદ્ધિને ગાંટતું જ નથી કોઈ પણ એવો બુદ્ધિશાળી નથી જેને આ વિજ્ઞાન ગાંટતું હોય શું કહે બુદ્ધિ ને નાખી કઈ કારણ મારી પાસે બુદ્ધિ જ નહીં મારા બિલકુલ બુદ્ધિ ના થાય સમજાતું નથી મારાુદ્ધિ બિલકુલ સેન્ટ બુદ્ધિ તને વિચારશે એવું મારે બુદ્ધિ નથી એવું મેં તો પૂછતા લખ્યું સાબરું જાય એટલા માટે હું અભૂત છું મને બુદ્ધિ નથી બુદ્ધિ વધે ની અને પૈસા જતા રે એટલે કે બુદ્ધિ જ છે પૈસા લીધે બુદ્ધિશાળી ના પૈસા જતા રે બુદ્ધુ કે પૈસા બુદ્ધિશાળી કેટલાય બુદ્ધિશાહ બધા કારકૂન થી ફેરા કરે છે ચપ્પલ ગયેલો અને ચેતના પછી વખત ના હોય એવું જોવા નથી આવતું કઈ વખત ભાઈ બુદ્ધિશાહી એટલે આ બધી વસ્તુ જાણવા ને આ વર્લ્ડ કોઈ ચીજ એવી નથી ના જાણવા ના મળે જે માણસ ને સ્વતંત્ર બનાવે છે ભગવાન થી પણ સ્વતંત્ર બનાવે છે તને ગમ્યું બધું આ ચાર મિનાટ ઈચ્છા થતી હતી નથી કર્યો હતો દાદાજી આવવા નથી ખબર પડે લખ્યું બાર મેખ રૂપિયા ઘટ કરીને અમને ઇન્વાઈટ કરે છે અમારા પૈસા પૈસા લેવા ને ભાર અમારા જે આવ્યા બધું ભારુના અમે ઇન્ડિયામાં બાળુ નાળું ઘરનું ખર્ચે છે જયંતિભાઈ સમજ નહી પડે આ તમે કહો છો શું કરવું જોઈએ તે કરવા આવશે પછી તમને કહું છું જે કઈ પણ કરો તેના હાથે આત્મબળ ઘટે કઈ પણ કરો કોઈ તો કશું કરવું જ નહીં કારણસર બુદ્ધિ ઓછી હોય તો પડે ને કારણસર બુદ્ધિ ઓછી હોય તો થોડી સમજણ ના પણ પડે ને ઓછી બુદ્ધિ સારી સમજવી પડે વધારે અમારા બિલકુલ નથી અમારું સમજણ બહુ ભાઈ જેમ ઓછી બુદ્ધિ તેમ સમજણ સારી હોય શું બહુ બુદ્ધિ વાળો તો એમોશનલ હોય કેવો હોય મોશનમાં ચાલે ઇમોશનલ ચાલે સારી મોસમ માં ચાલે ઇમોશનલ થાય તો સારી ટ્રેનમાં તો મોસમમાં મોસનમાં જ સારી ને હા મોસમમાં થાય છે સારું ઇમોશનલ થાય ને માણસ ઇમોશનલ થાય છે બુદ્ધિને લઈને છવિ ગઈ નથી એક સેકન્ડ પણ મારી સમાધિ છવ્વીસ વર્ષથી ગાળો પડે ઢોળો મારે મારે ધ્યાન માં ગાલે મારી સમાધિ જાય મારે તો સમાધિ ના જાય અને આ લોકો તો માન આપીએ તો સમાજ સૌથી સારા ને સારું ફલાહારી જીવન હોય ફલાહારી પુખ શું કે બધા મારા પીતો તો એની સમજદારની શક્તિ બહુ જ જબરદસ્ત હોય શું કહે ને અને ફૂટ પર ન રહી શકતો હોય અને આના જ ખાતો હોય વેજીટેબલ પ્યોર વેજીટેબલ હોય ઈડા ના ખાતો હોય બટાકા ના ખાતો હોય અને પ્યોર વેજીટેબલ હોય તો એની સમજ શક્તિ પણ બીજા લોકો કરતાં બહુ ઉત્તમ થતા શું કહે પછી બટાકા ખાતો હોય એવું તો બધું ખાતો હોય ઈડા ખાતો હોય ત્યારે બીજા લોકો કરતા સારી થાય અને પછી મનુષ્ય નો મો ખાય એ ખરાબમાં ખરાબ જાનવર કેવાય અને જે જાનવર નું થાય તે હાફ જાનવર કેવાય શું કરે હાફ પાછવતા મનુષ્ય છે પણ પાછી છે કેવા છે મસાના બચ્યા નહી ખાવા જોઈએ માણસ બચ્ચા ખાવા જોઈએ પોતાના બકરીના બચ્ચા શું કેવાઈ ગયો મારા કેમ કે સમજી નથી પણ સારું છે એવું કઈ ને ખાતું ખાતા હોય તો ખોટું છે એવું માની તો તમે છુટા થાય પણ આ કરવા છે માનશો એક સમજી લો કરવા છે કે નથી કરવા તો બકેલા બચા ખાય તો માણસ પોતાના પોતાના ખાઈ જાય છે કે એમ સર લાગે ના લાગે કાયદો કેવો હોય તો દૂધ ના ખાય અને બધું ખાવ છો બધું જીવો ખાવ છો તમે હા ઘઉં ચોખા બાજરી બધું આ જીવો છે પણ ત્યાં સુધી તમને ખાવાનો સુધી કાર છે કે જે જીવો ત્રાસ નથી પામતા તમારાથી જાય ત્રાસ નથી પામતા એ દીવો ખાવ છો અને કીડી મંગળીયા મને ત્રાસ પામે મા ત્રાસ પામે એ જીવન મારતો નહીં કેચ્યો નહીં મારતો નહીં અને જે જે ત્રાસને રીતે આમતા એટલે આપણે ઘઉંને બોલીએ ઘઉંને બોલીએ કે આપણે ઘઉંને બાપવાના છે તો એ જતા ના રે મહી નાખીએ તો કે આખું પાછું નાખાયું ને એને ખાવું જીવત ખાવાના છે કેરાય છે પણ તમે થોડું ઘણું લેવા માં છુ એમાં કબ્રસ્તાન આવી જવાનું કઈ ક્યાં જીવતા છે ત્યાં હું હું સિલાઈ ખાવા માગું છું શીખી છે સિલાઈ ખાવા માગું છું મંસા ખાનારા બધાને એને મોટા મોટો ફ્લેવ કર્યો કે હું સિલાઈ ખાવા માગું છું એનો અર્થે એ થયો કે આ બધા ખાનારા ભૂલાભાઈ પક્ષીઓ બધા છે એમાં કવું થાય સિવિલા બિલકુલ અને પશુઓમાં જાનવર માં જાય તારે અને વેલ ના ખાતા ખાતા હોય તો એક ઈડા જીવ નથી હોતો ગાંધીજી એવું ઈડા તો નથી ખાલી થઈ શકાય જીવ વગર ની ખવાય જ નહીં આપડે જેમાં જીવ હોય ને તે મારી પછી ખવાય શું કયું જીવ વગર ચીજ ખવાય જ નહીં આટલું બધું મૂળ ફૂલી જ બનાવે છે જીવ વગર ની કોઈ ચીજ કરાય નહીં જીવ ના હોય જીવ હોય મારી અને પછી ત્રાસ નથી હોય છે એક જીંદ્રિય હોય છે જે ખવાય છે ના ખાવું જોઈએ ખાવાનો વિવેક રાખ્યો છે કે ભાઈ જે એક ઇન્દ્રીના જીવ છે અને જે આમ આવતા ચાલતા નથી ત્રાસ પામતા નથી તમે ખાધ જો શું કરો એમાં ફાયદો શું થાય કે તમે ઘઉં બાજરી ચોખા બધું દહી ગળીને ખાધું અને સારી રસોઈ કરીને ખાધી તો એ જીવો જીવો જે મરી ગયા તેનું શું કે એને તમે આ થઈ અને તમે જે કંઈ ભગવાન તરફ અધ્યાત્મ માગતો એમાંથી તમને પચાસ રૂપિયા નફો મળ્યો દસ રૂપિયા એને જાય ચાલીસ રૂપિયા તમારે જાય ના રહીશો ઇન્ડિયામાં ખરેખર જયંતિ રહીશો ખબર નથી કેવી રીતે જાણવું એ પૂછવું તમારે મને જવાબ આપે આમ એમ આત્મબળ વધે જે આત્મબળ ઘટે હું જાણવા તમે કરી આપું રિયલાઈઝ કરી આપું તમને રિયલાઈઝ પછી ભૂલાય નહીં ખ્યાલમાં રહેવું છે ને મુક્ત થઈ ગયા મારી આજ ના બરો ના આપી તું ઘર બધું કુક્ય થાય સંસાર ચાલત કર્યો લગભગ ત્રીસ ચાલીસ હજાર માણસો ચાલત થયું અને આ અત્યારનું આશ્ચર્ય આવું ઘરે એવું નહીં કે એવું બને છે તો કામ કરી દેવા તો અનુભવી પછી દુર્ઘટ પધલ ઉલ પદલ થઈ ગયું છે થાય તો ગંદગી મારે બગાડીયા થાય ના થાય જ્ઞાન છે Mm -hmm. yeah you have to tell me are to be